પણ એમ સાયન્ટિફિક રીતે જાણીએ તો બધું મજા આવે સાયન્સ તો શીખ્યો નથી હું તમારી પાસેથી વધારે જાણવા માટે તમે કહો પ્રમાણે ખોલાશો અમે સાંભળવા માટે સાયન્સ તો એવું શીખ્યો નથી એમ સાયન્ટિફિકલી लौकिक वस्तु सत्यता नौकिक वस्तु संपूर्ण सत्य ना व्यवहार सत्य हो जाए गोविंद ज्यादी ईश्वरी शक्ति शक्ति ने बाहर आने एक साधन ईश्वरे आमाणूत रजू करते ईश्वरी शक्ति अभियान क्या करवर ख्याल कहूशक् जगत नहीं आख ब्रह्मांड ईश्वरी शक्ति ने व्यक्त करने अवस्त मे व्यक्त करने आ प्रमाण ब्रह्मांड ईश्वरे सर्जायंग क्षोभ दर क्षोभ बिगिनी दरको क्षोभ मे शुरू थे क्षोभ मई हे ईश्वर नीते मानी कहूश ना એવું છે કે એનો જો અંત આવતો હોય તો ઈશ્વરી શક્તિ ના કહેવાય આ બ્રહ્માંડ બિગિનિંગ નો એવું છે ફરી પાછું બિગીનિંગ કરે આમ ફરી બિગીન કરી શકે શું કરે અને સ્વભાવ સ્થિત છે પ્રલય પ્રલય લાવવું એનો અર્થ થયો તો એમ કેવું કે પ્રલયું અનાદિ અનંત કોઈને બનાવવું પડ્યું નથી એવર લાસ્ટિંગ છે એમાં નો બડી ઓફ ધી વિજ્ઞાન થયેલું છે અનાદિ અનંત અનાદિ અનંદ શબ્દ હોવેલો છે એટલે આ શરૂઆત જ નથી થઈ પછી અંત જ આ બધું આ જે ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ નોટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ એટલે જે અણસમજુ લોકોના માટે આ જગતના લોકો ઈશ્વરની સંબંધી વિચાર ધરાવતા નથી તેને ઈશ્વર ક્રિએટેડ છે અને જે તત્વ વિચારકો છે એને જ્યારે મોક્ષે જવું છે અને સ્વતંત્ર થવું છે અચરૂ થવું છે તેને ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ એટલ અનાદન છે એમાં ક્રિએટરની જરૂર ભગવાન તો ભગવાન જ છે એક્ઝેક્ટલી ઓળખીએ તો ના થાય એક્ઝેક્ટલી ઓળખીએ એમના શું સ્વભાવ છે એમ એમની શું છે એ બધું ત્યારે આપણો નિવેડો આવે પણ આ ક્રિએટરમાં જો એમની શક્તિ વાપરી નાખીએ તો પછી કુંભાર થઈ ગયો એ તો પછી આપણને આ કુંભાર શું એટલે સમજવું પડે ના સમજવું પડે સમજવું પડે એવું કરીએ તો વાદ વિવાદ માંથી કોઈ જગ્યા એનો પત્ वाद उतरे तो पत्त लगे वाद विवाद सातुवाद ना खोटी वस्तु मदी वस्तु खोटी वस्तु एट विकल्पो विकल्पो बो विकल्प चाले कर मैं तो बुद्धि बिलकुल नही नहीं मार विकल्प न हो मैने शांत बुद्धि नही बुद्धि वो विकल्प हो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 આ તમે અહીંયા આગળ આ સ્પેસ તમે બેઠા છે સ્પેસ એ પણ એક સંજોગ છે આ ટાઈમિંગ અત્યારે આ હોબળો છો સંજોગ છે બીજું મારા તમારા કેટલા સંજોગો પહેલાના હિસાબ ચોખ્ખું વઠરેલા છે એ અત્યારે એ સંજોગો ભેગા થઈ અને કાર્ય થઈ રહ્યું છે એમાં ભગવાનની જરૂર ભગવાન તો જ્ઞાતા શ્રષ્ટા પરમાનંદી એશિયા ભગવાનનો બીજો કોઈ વેપાર જ નથી આમાં જે કરતા પણ છે જે લાગતો તે કહો વાત તમારી સાથે વાતચીત કોણ કરે છે એ તમને લાગતો દ્રષ્ટિ જોતા सूक्ष्म दृष्टि शक्ति कैसे? द्वारा तेरे सूक्ष्म दृष्टि कर मे सूक्ष्म दादा भगवान बात करे तो दादा भगवान बात करता हो તો હું એટલે આ ટેપ રેકર્ડ વાત કરે કરે હું બોલે તો પછી ચાર છે દોલર નો દાદા ભગવાન એની વેલ્યુ જ નહીં ને એને શું એટલે ઓરિજિનલ ટેપ રેકર્ડ વાત કરે છે શું કરે અત્યારે આ વાત કરે છે તે વગતા કોણ છે ઓરિજિનલ ટેપ રેકર્ડ શ્રોતા તમે પોતે છો अरे हूँ ज्ञाता दस्ता छू शू आ रही है तीन पेकड़ शू लगी रही अरे ज्ञाता दस्ता तरीके रह आप समझो हम इतने जातने से रियलाइज करण नहीं पी जाए नही थोड़ूक बाकी रही बहुत लॉबू बाकी पूछे ना લોકોને જેટલું હોય એટલું બધું બાકી નથી તમે મહેનત કરીને જે કંઈ પ્રાપ્તિ કરી હોય કે કોઈ કોઈના કૃપાથી થઈ હોય પણ થોડું બાકી રહ્યું હોય તેને પૂરું કરવું પડશે જ્યાં એક માણસ અહીંથી હમણાં ડિઝની લેન્ડ જવા નીકળે છે અને તમે ડિઝની લેન્ડના કમ્પાઉન્ડમાં બેઠાશો પણ બે હજુ જોયું તો નથી ને બંને આમ તો જોવાનું દ્રશ્ય સરખા એટલે આ જોવું પડશે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 વિજ્ઞાન એ મૂળ આત્મા છે એટલે ચેતન એટલે કામ કર્યા જ કર્ઞાન તો આખરે વિજ્ઞાન છે ને એટલે એક જ દાડા કરી આપીશ વાંધો છે તમને એક જ દાડા બે નહીં પછી ચિંતા થાય એક તો મારી જવાબદારી મતભેદ પડે તો મારી જવાબદારી પણ પોતે જે જોઈએ થઈ ગયા પછી શું જોઈએ તો હા જો આગળ પડી મી મી મને ઓહો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 એક તો દીવો હળગાવવાનો બાકી છે ખરા બધા તેરી લાવવાની વાતે કરે છે એટલે શનિવારે તમને રવિવારે શનિવારે હરગાય ને છે શનિવારે અહીં છે બંધનો હરગાયેલી છે આનંદ માં રહ્યા કરો નાગરજી કાકા જુદા રથા મળી ગયા તમે સિતોતેર વર્ષે એટલે નાગરજીભાઈ કે છે કયા પૂન થી એવું શું ફોન કર્યું એવું મને દેખાતું નથી બોલ્યું ખરેખર હા એ તો અહીં ઘેના હું દેશ માંથી અહીં આવે ને દીવો હગા મારસી ઘર એટલે હું આવ્યો આગા પાછા થયા જ નહીં બે પ્રાપ્ત થાય મોટું પુન કરાદા એવું વધતું ઓછું કેમ હમ એવું વધતું ઓછું કેમ દરેક જીવને સરખું ના કેમ હોય ને હોય ને घर न छोड़ दे भाव समझे એટલે મને એમ લાગ્યું નું મરું દેખાય છે બા મોટા છે બા મોટા નવ વર્ષ મોટા ભાડું જરૂર છે આપીએ ને ભાઈ કંટ્રા થઈ આખો ચાલો કાપી જાય વધારે પડતું હાર લાગેલા ઉપાધીયા હૈ મામા મોમાગે મને તું કાબ તો આ દુરી વાત શુભ તો મારા મઈ છે અને મને આયા કરે કોઈ વસ્તુમાં આવે વસ્તુ વિના સીસી કી જાતે વસ્તુ સિ વિના સી રહ્યા તેમ બોલે શું કહીયું તમે તો એક નહી શકે બસ વસ્તુની સુખ નથી મળતું એમ તો હા ડોલર લેવા એ સુખ છે કે ડોલર દેવા એ સુખ છે રાખવા નહી વધારે સુખ હા એ ઉપાધિ કેટલી ધનસુખ ભાઈ નો છે નો દાદાની કૃપા થાય તારે દાદાની કૃપા નિરંતર વર્તે પણ લોકો અંદર જય સત્ય દાદાની કૃપા નિરંતર છે જયારે દેવામાં સુખ ઉત્પન્ન થશે આપવામાં ત્યારે ત્યાં પહોંચશે શું કાય ભીખારી પણ જો મારી પાસે ચાર ઓનારી વ્યક્તિ નથી પણ માલિક નથી પાડોશી તરીકે રહું છું મન નો માલિક નથી મન હપુ વસ્ત થઈ ગયું છે ભગવાન પોતે મને વસ્ત થઈ ગયા શું ચાર દસ આજે એ પણ કઈક એના સંજોગ હશે એટલી મેળવવાની માટે કઈ સંજોગ હશે આપણને મેળવવા માટે પ્રયત્ન કરેલો નહિ કહ્યું છે કેટલા દાડા પર કરેલી રવિવારે વાત કરેલી પરમદી માટે આ લાભ ઉઠાવી લો આ કોઈ કારણે લાભ હોતો નથી હું તો થઈ ગયો છું પણ લાભ ઉઠાવી લો પચાસ હજાર લાભ ઉઠાવ્યો અને હજુ લાખેક માણસ લાભ ઉઠાવશે બે અવતાર એક બે અવતાર અહીંથી જ અહીંથી જ મોક્ષ થઈ જાય જનક જનક રાજા કરતા વિશેષ દેહિ ઉઠાય સમજ ને હજુ શું જોઈએ આપણે નિરંતર આપવાનો અનુભવ રહેતો હોય અને કોઈંદીનો અનુભવ જતો પછી રહીશું મને પછી જગત યાદ નહીં રહે સમજો ને મને આસ્યું વાર છે યાદ નથી આસ્યુ તારીખ મને ખબર ના તો અમે પૂછવું પડે જય શ્રી જય સત્ય ખરું પૂછો તો આ થોડો પ્રશ્ન કીધો ને એની અંદર મને એકે પ્રશ્ન પૂછવાને માટેની ઇન્ટારી નતી છતાં અહિયાં ભાઈઓ બધા બેઠા છે આપણા કઈક સાંભળવું જોઈએ સંભળાવવું જોઈએ प्रश्नावी कहीं नही बद भेगा छे तो कई अपनी जाड़वा मे ये हिसाब प्रश्न पूछा हाँ बार पूछा प्रश्न पूछा जो आप शुभ અને જો પ્રશ્નનો જવાબ સારો સંતોષકારક મળે તો બીજો પ્રશ્ન પૂછવો ના મળે તો આપણે રેવા દેવું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 હોય તો બાકી ફી ના હોય કારણ કે ફી તો હું પોતે ઘરનો કપડો પહેરું છું લઉં તો મારી વાત નીકળે નઈ સાંભળે ને એક શબ્દ હાથો ના નીકળે જો આવી લેવાની રસી તેમ રાખું મારા પોતાના માટે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 રામભાઈ એટલે એ બને કે મારા છોકરા ને તો અવશ્યલ્યાણ થઈ જાય કે છે તો મને બહુ આનંદ થાય મારી ભીંગી સફળ થાય બધું કરી અમારો વ્યવહાર અને નિશ્ચય બહુ સુંદર હોય એકાંગી ના હોય એકમાં તો નિશ્ચય પડે એવું ના હોય એકમાં તો વ્યવહારમાં આગ્રહ ના હોય શું કહ્યું એનું નામ શું કહ્યું દાદા જાણવા માટે થોડું માનવા અમે તો નિરંતર માનીયે છીએ દર અઠવાડિયે અમને ત્યાં જ જઈએ છીએ દસ શુક્રવારે એમને ત્યાં જવાબ એમને ત્યાં જ दर्दियों हिन्दुस्तान बया ત્યાં પાછળ કરો બે ના રહે તમને બસ એ મન તો અમે કરી આપીએ તારે કારણ કે મનના ડોક્ટર હોય ને બધા ફિઝિકલ ડોક્ટર હોય બરાબર છે તમારા દર્દી છે કેવું જ પડે પણ આ ધંધો લઈ બને છે એ દર્ડ લઈ નઈ ને ધંધો એ દર્દી છે માટે એમને પૂછવું છે दादाइए नही शुभ कर गुस्सा आ, आ, आ, आ, आ, आ, आ, आ, आ तो बंद समझ वाली जरूर પ્રયત્ન કરવાની જરૂર પ્રયત્ન થયો આમાં મારી વાર કરીએ તો કોઈ ગુસ્સો બંધ થાય નહીં એને સમજવાની જરૂર છે કેમ ગુસ્સો આવે છે વટાડતી કોઠી શું એ બધું સમજીએ ત્યારે એનો નિવેડો આવે એમ તમને કોઈ માણસ તે આટલો કાંકડો મારે એટલે તમને ગુસ્સો ચડે કે ના ચડે ચડે ને થાય પણ એટલો ઓછો થાય કે ભગવાન ની મરજી હશે ના થાય એટલું જ જુએ છે આ કર્યું કોણ છે કોણ મોહ મારું નામ તો ભગવું છું હું ઠોકર ને પૂછું તું કેમ એને વાગી જગ્યા મને લગાવે તું આવે આ લોકો છે તો ઠોકર વાગી અંધારું થાય રાતે કઈ ઉઠ્યો હોય ને ભીત માં ભીત છે મને તો માર ગુચો મારતો કે ના કરે પોસિબલ તો બધું કરી દે એમ પણ એમાં શું થઇ જાય ને આ બે ને વિચારવાનું બધું વિચારવું જ પડે ને एम मैं विचार अबक कर विचारी विचारी मैं मार गुस्सो बढ़ो का कोई मनस कोई मणस अपन काड़ो बढ़े कि दिखाड़ो ना ये जीव तो मणस करे नहीं कर जीव तो मणस करे नही जीव तो हो तो बिलकुल करेज नहीं આ જીતા નથી એટલે કરે છે શું ગુનેગાર કરીએ એ ડુંગર કેમ નહીં કરતા એટલે આપણા મનો એમ થાય હંકાર નથી મને દેખાડો હું મી મી હોય અમદાવાદ રાત ના પડતી હોય ને રાત પડે કે ના પડે આપડે સીધે રાત પડ્યા હવા પડી કેવો પડવા પડી કે સમજવાની જરૂર ધ્યાન વિચારક ને પાસે બેસીએ આપડે બધા ની કોઈ નિવે છે શક્તિ ભગવાન ની શક્તિ કે છે ભગવાન ની શક્તિથી એમ કે ભગવાન ની મરજી તો છે નહીં પછી આ લોકો દુખી કરવા નઈ મોડા દુખી થાય એમાં ભગવાન કઈ નથી કરતો એમ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 આપડે તું રાજા છે એટલે આપણે રાજા છે એટલે આ જગત ને તમે સારી ભાષાથી એ કરશો તો જગત તમને સારી ભાષા આપશે ખરાબ ભાષા થી એ કરશો છે બધું જગત તમારો પડઘો છે એ તમે સમજી લેજો છે કશું રહી નથી આવે એટલે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 હવે આત્મા જો બોલે આત્માની શક્તિ તો હું અહીં ઉઠું ને તો પેલું ટેપ રેકોર્ડ હોય ને તે મારા જેવું બોલે કે ના બોલે તો એ પાંચસો રૂપિયાનું એ ચારસો ને હાથમાં પાંચસો ડોલર નું પેલું ચારસો ડોલર ના હાથમાં કિંમત થઈ ગઈ ને બરાબર ને એટલે આ કોણ બોલે છે તમે એક્ઝેક્ટલી કહું વર્ણ ને આખા વર્ષને એકદું સમજવું પડશે અને હું આના જ્ઞાતા દસતા છું શું ટેપ રેકર્ડ બોલી રહી છે એને હું જ્ઞાતા છું શું અમારું કેમ નથી ઉતરતું એવું શું આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ તમારી ઉધરે છે તમારું આ ડિસ્ચાર્જ અહંકાર છે ને ડિસ્ચાર્જ અહંકાર બદલ પછી પૂરો દેવી છે તમારું પછી તમને જે રસ્તે હું છૂટો થયો એ રસ્તે તમને લઈ ગયો અને સેફ સાઈડ રસ્તો શું કઈડ કોઈ મેહનત નહી અને લિફ્ટ માર્ગ શું તમને લિફ્ટ સારું ગમે સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ અને આ કોઈ હતા લિફ્ટ માર્ગ નીકળે છે તો પોલીસ એવો ઉઠાઈ જાય છે શું તમને લીપ માર્ગ ગમે ને પગ થાક્યા હોય ગમે ચાલ દાદા બેન પૂછ્યા છે અહંકાર કેવી રીતે ઓછો થાય એ ઓછો કરશે ઉભો થઇ જાય તો મૂળથી જ નાશ કરવો કેવી રીતે કરવો એ તો શું કરીએ તમે તો કર્યા ના હોય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 સાહેબ એવું કયો હતો તમારી પાસે આવત બીજો ડાક્ટર ફરી કરો માથે લઈ લો એટલે તમારે અમને કેવા બધી અમારાથી કઈ થાય એવું નથી કઈ એટલે બધું તમે કરી આ લો કઈ ને એટલે અમે તમને કરી આલીએ એમ કે છ મહિનાની વિધિન ફોર કે એક જ કલાક ઓપરેશન ત્રણ કલાક ચા પો આ વિજ્ઞાન છે વિજ્ઞાન છે એટલે એને વાર ના લાગે વિજ્ઞાન મુક્તિ આપે એને એપ્સોલ્યુટ બનાવે અને સત્યાવીસ વર્ષ થી ટેન્શન જોયું Without any, tension, a man without, any tension, without any talent men without any talent buddhi na ek ons na dena na ja buddhi buddhi hoye to buddhi patak va buddhi va kya karu ji ek saheb tumhe bhi aaya la lo mara buddhi se bhai bhai ne बुद्धि विकल्प करें शु करे जो बुद्धि निकल्प पूरा देश सतो मुद्धि बुद्धिशा कोई शु आगे बुद्धि क्या थे खबर नहीं तो आ कड़ा धो जाए तो ये बोले ધી વર્લ્ડ ઇઝ ધી પધલ ઇટ સેલ્ફ આ જાતે જોઈ ને હું બોલું જાતે જોઈ આ કે આ તો ચામડા છે ચામડાની વાંચથી તમને જે દેખાય એવું જ મને દેખાય એમાં ડિફરન્સ ના પડે ઉર્જુ તમને ચશ્મા ઓછો મારી ઉંમર થઈ ગઈ લેવી હોય કે પણ પેલી વાંચી આ વર્લ્ડ બધું ઈટ સાઇલ થયેલું છે કેવી રીતે થયેલું છે તે હું જાણું છું ભગવાન તમારા બેન ના ભગવાન દેખાય તમને તમને હો દેખાય તને હો દેખાય ભગવાન દેખાય ગાય માં કૂતરામાં ભગવાન દેખાય એટલે કઈક બાકી રે કદી લેવાનું નઈ માની લેલું ભૂલી જવાય માની લીધેલું ભૂલી જવાય મને દાડો હોય નઈ એ તો અનંતથી માનેલી ચીજે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 ગમે છે વાત તમને તમને કોઈ ને ગમે છે કોઈ ભાઈ હમદર છે ને કોઈ જ નહી સાચી વાત તો હમદાર ચાલે જ નઈ दाद भी जो, भी जो एक पुछो दादा शास्त्रो ल छोरा नहीं जो छता छोरा दिल दुभवेक्ट ना अपु मान राखवा श्वास कहवा ना छोकओ सीख पाछू कही है भाई तू मान मरदा जा છોકરાઓ પાસે એવી આશા રાખે કે એ લોકો વિનય ને એવું એમની સેવા કરે એ સ્વાર્થ કેવાય મારી પાસે આપડે રિસ્પેક્ટ ની એને રિસ્પેક્ટ કરે મા બાપ ને માન આપે નઈ નઈ રિસ્પેક્ટ કરે માપ ને માન ના આપતો એ છોકરો વિવેક કરે लायका उड़ी गई कह माँ बाप हमेशा दरक छोक दरेक छोक अवश्य कर उपकार नव महीना જે રૂમ માં એને રાખ્યો છે એ રૂમ તો દરરોજ ના દસ હજાર ડોલર આપીયે તો બાપ નો ધ્યાન કરે એવો કયો વિ ભૂલી જાય મા બાપ પાછા એવા હોય ને એમાં પણ છોકરા કોચ કોચ કરે છોકરો કંટાળી જાય અહિયાં તો દાદા બધા નર્સિંગ કરે છે તો આવું કરે એમ અહિયાં તો બધા લાલન પાલન કરે એમ હાઈ ક્લાસ રાખે મોટા ઉછેરે તો લાલન પાલન કરે છે પણ જોડવાનું હે એટલું જુદા એમ તો પછી લાલન પાલન ઓછું જોડવાનું પણ કરે એમ આ મશીન છે અવાજ કહેજો એવી રીતનું બધું ઇન્ડિયા માં અરે ધોબી દઉં